ખાલી નહી પ્રગટ થયા હોય પ્રગટ તત્વ ત્યાં ત્યાં આવતા નિરત નો ધ્યા થાય પ્રગટ ને ધ્યાન થી પ્રગટ થઈ જાય આ રસ્તો સીધો સર પેલો વાૂકો બધો કોણ રાખજો એવી પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ છે કે લોકો ત્યાં જ પડતું શું થાય એક ચાલીસ લાખ રૂપિયાનો પ્લેટ છે ત્યારે બિલકુલ ત્યાં નહીં પડતું પછી મારે સંસદ પાડી પડી રસ્તો એક ઉતાવળ કરવી છે મેળવવામાં ઉતાવળ છે બધા કઈ પણ વસ્તુ ભૌતિક વસ્તુ મેળવવા હે ભૌતિક વસ્તુ મેળવવા માટે હા ભૌતિક વધુ નથી હા જલ્દી જલ્દી પ્રાપ્ત કરવું છે ઈચ્છા હોય ને આખું જગત આમાં આપડે કોઠા કેટલો આવશે શું કેવાય બધા ખોળે છે વસ્તુ એના છેટા રે તો શું કીધી આપડે બરાબર બધા ખોળે એમ હાથમાં કશું આવે નહિ અને માયા બધી વાત છે આ વિકલ્પી સુખ છે તો ધ્યાન પડે તો ગમે બંગલો ત્યાં ના પૂરતા ગમે ધ્યાન પડે તો ગમે ત્યાં જઈએ તો ત્યાં પડે એનું નામ શુક કહેવાય ગમે ત્યાં જઈએ આ બગડા માં હોય તો ઝુંપડીમાં હોય તો પડે એનું નામ શુક કહેવાય આને શું કેમ ભગવાને બનાવ્યું નથી પુસ્તક નું ચોપડી વાત નહીં કરતો ઈટાયિક રીતે થઈ છે જેમ ટુ એવું ભેગા થાય અને પાણી થઇ જાય એમાં કઈ પાણી બનાવનાર નો માલ બનાવી શકે નહિ બરાબર આપડે તો ભાઈ કહે છે હું બનાવનાર છું તો આપડે લે આ ટુ એમાં ખરેખર બનાવનાર નથી નૈમિત બનાવ નથી ઉપર ઉપર વાધા થાય છે ને વરસાદ પડી જાય છે કોણ પડાવ જાય કોઈ દેવ કે દેવ કોઈ શું જ કરતા વાતાવરણ ભેગું થઈ જાય આખો દાડો પતલ ઉભા થયા કરે વર્લ્ડ જ પોતે પતલ છે આખો દાડો પજલ ઉભા થયા કરે કોઈ કશું કયું તે પજલ થઈ જાય બંધ કરવાથી નથી કરવાનું નથી કરવાનું બંધ કરવા છે પદલ ઉભું ના થાય એવું જીવન થઈ કોક ગાર પહોંચે પતલ ઉભુ ના થાય અને નફો આવ્યો ના થાય ખોટ આવી હોય પદલ ના થાય એ ભાઈ રાત્રે ઉસાવી છે આરામથી ખોટ આવે નફો આવેલા ફુલાઈ જાય નફો થાય જાય ફૂલાઈ જાય એમ નામ જ બોખ ભૂલાઈ જવું એનું નામ બોખ કેવાય બોખ વસ્તુ ઢોકર ખાતે થી ભૂલી જાય અને એ રીતે ફરી ઢોકર વાગે બંગલા બધા એ તો સારું થયું પણ ભોગવતા શીખો શું કહ્યું ભોગવતા કળા હોય છે હા તો કઈ પુણ્ય ના પ્રતાપ ભેગો થયો બગલો થયો પણ ટકે એવું કરો ટકે એવું ટકે એવું કરો કારણ કે આપડે પૂછીએ તું શા આધાર ચાલુ ટાઈ હું ચાલુ જઈશ બરાબર અને નહી તો મારા કરતા ઉંમર ઓછી છે વર્તુ જ્યારે જીવન જીવવાની કળા હોય છે કે કોઈ ઉપરી છે નઈ છતાં ઉપરીતા ભાઈ નિરંતર ભાઈ જીવન જીવવાનું ચોરીઓ કર્યા વગેરે ચોરીઓ કઈ ની કરી લે ઇન્કમ ટેક્સ તો બધા ને સરકારે બધા સરકાર વધારે મુંબઈ માં કેટલા માણસ મરખ્યા છે રેડ પડવાની બીક લાગે તરત તો કરી રેડ પડવાની બીક લાગે છે દેખાડી દે તું સરકાર લે ન કાયદો છે ના હોય કશી જોઈ દીધો ભગવાન પણ ભય ના રહેવો જોઈએ ભગવાન તો તમારું સ્વરૂપ છે એ કઈ તમારું ઉપરી નથી તમારું સ્વરૂપ પોતે જ છે ભાન થવું જોઈએ ભાન થયા કામ આત્મા શુદ્ધ રહે અને ભય ના રેમ આત્મા શુદ્ધ રે ફોફડા તો એવાય એટ ના રેલી કરી આપું અને પછી એ તો પાપો ભસ્મીભૂત થયો અથવા આ વિચારો બધા ખરાબ થયેલા એને ભસ્મીભૂત કરીએ તો તો સૌ કરો ને પછી ચીર્યા જુઓ બધું જુઓ વેપાર કરો જોવાય કેમ કહેવાય બે દાડા બે દાડા વાળા થાય તો સારું લાગે ટોકા માર્યા કરે ટયા કરે જમતી બે જયારે અમે આ પાપો દરિયા પતલીભૂત કરીએ તો વિસ્તૃત રહે વિસ્મૃતિ એ જગત ની અંદર ના લેવા ન તું લેતો હોય ત્યાં હોય તો લેજે પણ આ ખોટી વસ્તુ જેવું લખી રાખજે સારી શ્રદ્ધામાં ના રહેવું જોઈએ તું લેતો હોય લેજે બરાબર એક ચિંતા થાય ત્યારે રિસ્પોન્સ બનવું કયા પ્રમાણે ચિંતા વારનાર ત્યાં લેવ લઈ લે બરાબર જે દોષ કરવો હોય તેને પુતિન કરો તેનો હતો જોખમદારી જોખમદાર એવું લઈ લે બધા દોષ કરતો જ એમ કહીએ પણ કરવાની મનમાં તાલાવેલી થતી હોય તમને કઈ પુતિન કરો બરાબર એક જગ્યા મારે ફરી પડ્યું હતું તો ચેલાય બરાબર ભેગા કરી ચિંતા જાય ખરી કોઈ ગઈ છે નથી કોઈ જાય આ તો વાતો કરી છે મનુભાઈ પટેલ અને એટલા બધા ચિંતા સુરત પણ નિરંતર દાદા યાદ રહ્યા કરે નિરંતર પછી કોણ તમારી રક્ષા કરનાર છે દાદા જે રીતે હાજર રે પછી એક મુંબઈ હોય આયા લાભ ઉઠાવજ શું રામભાઈ નું ભણતર શક્તિ હોય એમને છે ખાસ ભણતર વાળું ભણતર સુરત ના હોય વાંચેલી ના હોય એ નવી વાત છે એટલે લોકોને મનમાં આવું હતું આશ્ચર્ય છે આ કાળ કોઈ કાળે ચિંતા રહી માણસ બની શકે અને લખો રૂપિયા વેપાર કરે શું કઈ ચિંતા રહી ખોટ જાય તો ડિપ્રેશન નહી છે જીવન જીવતો આવ્યું અને દોડ કરીને ખાંડ નો દોરણા બીજો દોરણા કરી લઈ જાય છે અને પછી મહી છે તેના દળમાં આટલું બધું હોય છે એવું કરેલું દરેક અનાજ ખાંડ એક પછી બીજું રેવા જે ભેગું કરે ને એની પાસે ઉંદેડા હોય માટે ભોગવવું શું કહ્યું આ રસ્તે વાપરવા ભોગવવું ભોગવતા છતાં વધે તો હા રસ્તે વાપરવા શું વાપરવા અત્યારે આ બંગલા મળે બંગલા મળતા હોપ લીધેલા ત્યાં બંગલા મળ્યા નહી તો બે માળના મકાન હોય આપડે શું હોય બે માળ મેળા મેળા યારી હોય તો શું કરવું પછી કેવી રીતે પુરુષાર્થ કરવો શુદ્ધ ભાવના થી કરવા છતાં પણ કઈ ફાયદો નઈ થતો હોય ભાઈ ફાયદો તો હવે શું કરવું એ તો ખરાબ વિદ્યાર્થી કરે નહી જાય તો પેલો ફળ લડો છો આ ઘઉ રોપેલા પેલા ઘઉ આવે છે પણ તલ ચોખા જોઈએ છે અત્યારે ચોખા રોકો છો સમજ ને એટલે ખરાબ ક્યારે આવી શુદ્ધ મળે એનો ખુલાસો આ છે કા એના એટલે સારું રોપવાનું છોડી ના દેજો આપે સીઝન આવે તારે આપડે ફળ આપડે જે કરેલું કર્મ તે પચાસ સાઠ કે પાકે તારે કોઈ કામ હોવા વચ્ચે પાક પણ એક દે તો પાછલા કરે આજે આપડે કોઈને ના દેવી કોક દે હિસાબ સુ થઈ ગયો એને પાઠી આપતી નહી આપડે ગમતી નથી ને બેઠી આવી ચોપડો ઈચા ઈચા મારો છે પતી ગયો બધા ચાપ ઇંચા કહ્યું ચોપડા ચોખ્ખા કરવા સંસાર એટલે ચોપડો જ છે ગાલબેન નો ઋણબંધ નો બી કોઈ છે અને ભગવાન તમારું સ્વરૂપ છે એકાકાર થઈ જાય અભેદ થઈ જાય જુદા તું તાર મારું સમજાયું તમને બીજું કઈ પૂછ્યું બધું જે પૂછે ખુલાસા થાય ખાલી ખુલાસો ના થાય ભક્તિ કરે સત્સંગ કરે શું કાર્યુ એ પૂછે છે બેન સવારે આવું થતું છે એટલે પડી ગયું નથી આપડી ભૂલ થાય છે બગડ્યું નથી અને કાળે નુકસાન કરતો નથી કાળ કઈ નુકસાન કરે નહિ એ ચિત્ત સરસ છે ચિત્ત વધતો નથી આપણને એડજસ્ટ કરતા નથી આવડતું નોટો આપી તો તમે શું કરો રૂપિયા રૂપિયા નોટો આપી દસ હજારની છોકરીઓ આપી હોય તો કરો શું તમે હે છોકરો આવે ને ભૂલી જાય એનું કારણ શું કારણ કે જયારે પૈસા ઉપર એને ઇન્ટરેસ્ટ છે અને ઇન્ટરેસ્ટ નથી ભક્તિ વેપારમાં નથી બદલવો જોઈએ ચાલુ જ રહે છે સંસાર ના જે પ્રશ્નો હોય છે એ સાથે સાથે ચાલુ જ હોય છે તો એના માટે શું કરીએ સંસાર ના પ્રોબ્લેમ આવે ને એના માટે શું કરીએ પ્રોબ્લેમ સંસાર એનો ઇન્ટરેસ્ટ નથી થોડી વાર તો ખાતી હોય નાખી દેવ એમને મીઠી હોય નાખી દે એટલે મીઠાશ નથી આવતી શું છે કે પ્રગટ હોય તો કામ કરજો કે નિષ્દે જેનો ઉપયોગ છે શાસ્ત્ર નથી સ્વાભાવ્ય નથી જેના અનુભવ વાળી છે ત્યાં તેના અર્પણ કરી પછી જો મોક્ષ ના ભણવાય પેલે છે એમને ગયા પતિ આપડે માથા ભોડ કરી કબીર સાહેબ શું કે છે કે સબગ મેરા ક્યાં છે નાનું જીવડું હોય તમે તો બધા ભગવાન ખાલી ના હોય એમાં ભગવાન ખરા પણ બલિયારી જો ઘટ પ્રગટ હોય ની એટલે આ પ્રગટ થઈ ગયેલો છે ચૌદ દુઃખ નો પ્રગટ થઈ ગયેલો છે તમે જે માગો એ મળે પૂર્ણ ધા છે આ ચાર દીકરી ઓછી છે તો પૂર્ણ હોય તો એ પેલું કરવું જોઈએ ઓછી કરવું જોઈએ હા તો આ બોલાવો તમે બોલાવો આપો પક્ષની આ આ એક જ વાક્ય અને ઘરના લોકો બોલાવી દેહ અને પચાસ મિનિટ જો બોલો કલ્યાણ થઈ ગયું એક સામાયિક થઈ ગયા બહુ થઈ ગયું આમાં બેન દેખાડે એટલું જ કરજો નઈ શું કર્મ માં કયું કર્મ કરી શકે છે સત્કર્મો કરી શકે છે દુષ્કર્મ નહી કરી શકતા હા પણ એ પણ કરે છે દુષ્કર્મો પણ કરે છે દુષ્કર્મ ધ્વારી દેર કરે છે તમારી ઈચ્છા ના હોય તો એ થઈ જાય સત્કર્મ કંકા ઈચ્છા ના હોય તો દુષ્કર્મ થઈ જાય એવું આ સિગત છે બહુ ઘી વાત છે આ કારણ કે હું કમાયો અને ખોટ ગઈ ભગવાને ગાડી દે મારે ચાર ચાર વર્ષ ફેવરેબલ કે કર્મ વસ્તુ કર્મ અત્યારે જે થઈ રહ્યો છે એને તમે જોઈ શકો નહિ અને દેખાય છે એ તો કર્મ ફળ છે એ કર્મ ફળ તમારી ના ઈચ્છા થઈ જાય કર્મ ઇફેક્ટ થાય ઇફેક્ટ કર્મ કોઝિટ છે અને ઇફેક્ટ છે ઇફેક્ટ થાય ઇફેક્ટ ચાલે નહીં અને પછી ધોર મારી તેનું પદ ફળ આવશે એનું સંસ્કાર ફળ આવે પેલું કર્મ ફળ કહેવાય અને આ કર્મ ફળ નું સંસ્કાર ફળ આવેસ કરે કે માણસ નારાયક છે અને મારે લાગવાય ને બીજું જે પૂછે પૂછો બધું આમ પ્રાય પુષાર્થ એની ભેદરેખા બદલા જેવી છે તમે અત્યાર સુધી પુષાર્થ કર્યો હોય તો મને કો બે વાંચી હા એસ તમે કર્યો થઈ ગયું ભગવાન ની કૃપાથી કોઈ ની કૃપા ઉપર ભગવાન કૃપા ના ઉતરે કોર્ટ કઈ પરી કૃપાથી જોવા ભગવાન કૃપાથી તો કોર્ટ કઈ પરી કૃપાથી મરી ગયો પરી કૃપાથી દુપાડી દાદારી કાઢે કોઈ કૃપા ની કાઢે ભગવાન આની કૃપા કરતા નથી भगवान याद करो ने प्रकाश आप प्रकाश अरे प्रकाश पर जवाबदारी पर करो जवाबदारी बील एंड सोल जो करव जल भोग कर सो पड़ते જો તમારે સુખ જોઈતું હોય ભગવાન શું કહ્યું કે તમારે સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો જે કરો શું નક્કી કર્યું તમે નથી આવતું હા હવે થોડું દુઃખ આપતા હોય તે બંધ કરજો એટલે થોડું ઘણું આવશે નઈ દુઃખ બંધ ના થાય ના બંધ થાય ના કરુખાવો જવાબદારી મારી દુખા તમે વેપાર કરો છો શરીર સારું હોય તો કરો શરીર બગેલું હોય તો સારું હોય તો સારું હોય તો શરીર કરે છે તમે કરો છો એક બાજ સોના ની કસોટી કરું છું તો કે કે આ વેપાર ધંધો ચાલે સાહેબ મા બધો ધંધો કરે બધો પ્રાય છે શું છે અને આરતી વખતે આપડે મહેતાજી બેસેર કરતો હોય તો ના કહીએ તો એ પૂછા મહેતાજી કે અપમાન કરે જીણાભાઈ તમે અપમાન કરો અને પછી પ્રસ્તાવ કરો આવું ના થવું જોઈએ આવું કે અફવાનું થઈ જાય આપણે ના કરવું પણ પછી પસ્તાવ કરો ને તો એમાંથી નાઇન્ટી ઉડી જાય દસ ટકા પણ પસ્તાવ કરવા ભૂલી જ તમારે આટલી બધી વાત કર્યો કરી છે પસ્તાવ કરવા યાદ કરી ગ્રહ ગ્રે એટલે આ બધું પુરસાદ કયો છે કે દેખાય નહીં પુરસાદ આ તો હિન્દુસ્તાનમાં પ્રહાર્થ ની બે દેખા નહીં સ્વતંત્ર હોય એક પાંચ ધ્યાન કરતા રહ્યો મને કહે ચાર વખત ધ્યાન માં બેસું અડધો અડધો કલાક એકદા હું ગયો કેમ આ કેટલું ધ્યાન કર્યું પગ કરતા હતા પગ કરતો હું તને કરો ને પગ વાળા તિલેટીવ શું તમે શબ્દ મારી વાત શું કહો સંજોગો કામ કરે જે સંજોગો કામ કરે એમ તમે કોણ સારા સંજોગો સારો અને અપમાન કરી અને પસ્તાવો કરો તેમાં સંજોગો જરૂર થાય છે એ પૂછતા આ બહુ જીડી વાત કરે જેનાથી સંસાર ચોખ્ખો થઈ જાય ક્લિયર થઈ જાય ભાગ્યશાળી કહીએ ને આપડે ક્યાં ભાગ્યશાળી છે હે હા ભાગ્ય ક્યાં આવ્યું અપમાન કર્યું એ તમારો પ્રારંભ છે પણ આ પુસાદ તમે કરો ના કરવું જોઈએ પુસાદ થી પુન્ય બંધાય અને પુન્ય એ તમારું સદભાગ કેવાય અને પાપ બંધાય તે દુર્ભાગ્યવાય તો દર્ભાગ્યુ જાય તો આનંદ આપેબિટ વધી જાય તો ચાર વર્ષે થાય ત્યારબાદ ડેબિટ વસૂલ થઈ જાય પાસે બઉ ક્રેડિટ વધી જાય દેવ કેમ જવું પડે શું નામ ભાણા ઝીણાભાઈ ને આદવ છે તે દાડવું છે કે વાસ્તવિક દાડવું છે વાસ્તવિક ના બસ આ તો અલૌકિક શું જાણવું છે અલૌકિક માં આ જગત ભગવાને બનાવ્યું છે નહિ ભગવાન કુભાર નથી આવો ધંધો મળે સમજ સાયન્ટિસ્ટ કે છે કે અમારા સાહિત્ય કહ્યું છે અને કબજ ભાવ માનીએ છીએ ક્રિએટેડ વ્યુ પોઈન્ટ બરોબર છે તમારા વ્યુ પોઈન્ટ ધરતી બીજું થી બરોબર છે પણ વાસ્તિક નથી વાસ્તવિક સાયન્ટિફિક સાયન્ટિફિક સરકમ નિવા પગલ ઇટ્યા પગલ થયેલું છે અચ્છા જોઈને બોલ છો હા આ જો ભગવાન બનાવનાર હોય ને એ ફોરેજના સાયન્સ પૂછ્યું કે ભગવાન બનાવનાર છે તો મને પુરાવા આપો બધા કઈ સારું બનાવ્યું એમ કો ભગવાને બનાવ્યું મેં બનાવ્યું ત્યારે બિગિનિંગ થાય જ ના થાય કોઈ પણ વસ્તુ બનાવે ત્યારે શરૂઆત થાય જ ના બિગિનિંગ થાય જ ના થાય કે થાય થાય અને બિગિનિંગ થાય ત્યારે આજે આવે ને સત ને જરૂર છે પણ એ બાળ મંદિર છે સંપ્રદાય છે ભય માટે ધોકરા આપણે કેતા નથી કે ભાઈ તળાવ પર જઈશ હા વર્ભૂત રહે છે ખડગર વડબર ભૂટેતું નથી પણ તળાવ ભરેલું છે સાચું દાણવું જોઈએ ધબલદાર હોય ત્યારે વાર્ષિક દાણવું જોઈએ કે આ વર્લ્ડ શું છે ખરેખર બારી જવાબદારી શું છે સમજ ને વાર્ષિક જાણું કાઢી સુધી જાય જીવન જીવન કયા હાથ માં આવી જાય ભગવાન કહ્યું છે ચિંતા નું ફળા ચીતા સમાન છે ચીતા ચીતા જેમ થાય નાખે તેના જવું છે ફળ શું આવે હેલો શું ફળ આવે ચિંતા તો રહીને તો બારે ચિંતા કર્યાનું આવે જાનવર ગતિ કારણ કે ચિંતા કરે ને કોણ ભાઈ ચિંતા કરનારા તમે સલાહ ના છોડના કરવી પડે એટલે કર્ણ ભગવાન શું કે છે ચિંતા બઉ ગમે તમે નહીં. આ ધ્યાન નું શું ફુજા થયું એટલે રોજ ધ્યાન શું ફાય બધી દેખ ના હોય કાયદા તો ગાળા દેવ ના થોડો સમજી ને કાયદો બાકી જાય ચિંતા રહી છે એક મહિનો જાય તમે કેટલી મજા આવે એક મહિનો ચિંતા વગર જાય તમને કેટલી મજા આવે પાસ થાય એ બધું કરી આપું પાસ થાય ચિંતા ના થાય એવું પછી પહોંચ ને કલાક માંથી ગયા છે નિવૃત્ત થયા છે બઉ સારું પેલા જે આપવું ફરી દાદા કેટલો વખત યાદ રહે છે તું याद करे दिवस दिवस मे दिवस याद करे याद करवा पड़े अन्नब दादा याद करवाई मेहनत न करी पड़े अन्नब दादा लगन मेहनत याद आया रात दिवस चौबीस कलाक हजारों चौबीस कलाक दादा याद है अमेरिका बहुत ગુનો છે એ તો વિસ્મરણ થઈ જાય એટલે ફરી બે હડવું તમને પછી આગ ના મરો આવું સુંદર જ્ઞાન અબડો રૂપિયા ના એ વસ્તુ આ લાખ અવતારે પ્રાપ્ત ના થાય એ વસ્તુ આ પણ એને તમે બફત માં વાટી નાખો દાદા ભગવાન ચૌદ બી એ જ્ઞાન આપવાના છે કતાર ગામ બિલકુલ ધ્યાન બાબતમાં અત્યારે ત્યારે ધ્યાન કરો છો આત્માનું આત્માનું કેટલો વખત કરો છો એક કલાક એક કલાક